આપડે ઉકાન ગયું હા પણ તબેલી પડી એ ડબેલી પડી દબેલી રહે નહી એનો ઉકેલ તો લાવવા પડશે બરોબર ને કારણ હિસાબ પણ આ ભાવ માં થઈ ગયું ને થોડી ભોજરાય એટલે સવારના પર વખત કોઈ પણ ખપતી નથી આપણને પોતાને ખપતું નથી કોઈને ઈચ્છા ઉભી થઈ જાય બધા નથી આ ભાવ નહીં બીજું બધા આગલા ભાવ રહે પણ આ બહુ તો ડોક્ટર થઈ ગયો થઈ ગયો એટલે સમાજ બીમાર લાવ શું થાય તમારી થાય ખાસ થાય છે નહીં નહીં ખાંડક છે નહીં થઈ શકાય આ અજી બાકી રહ્યા છે એ અજી ભાગ છે ને એટલે મને બળતરા નહીં ભી થયા આપણને વખત ઉભ્ર થવાથી ને તો બળતરા નહીં અઢી હોય કારણ કે અશ્રમ માબીક માંથી ધપાઈ નથી ગયેલા ધબાઈ ગયેલા આવે એવો નથી નમો સિદ્ધાણ નમો આય રિયા નમો આય નમો વજણ નમો નમો લે સવ સાહુણ નમો નમો હરિહતા નમો સિદ્ધાણ નમો આય રિયામ મંગળ સદેસી મંગળે ભદ્વ થવાય મંગળ મંગળ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતી વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવ વાસુદેવાય નમો ભગવ વાસુદેવાય નમો ભગવ વાસુદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવ વાસુદેવાય નમ શિવાય શિવાય ઓમ નમ શ્યાય નમસ્મ શ્યાય ઓમ નમ શ્યાય જય સત્ય જય સત્ય જય સત્ય જય સત્ય પ્રત્યક્ષા ભગવાન મેક્ષિ ભગવાન વર્તમાને મહાવી ક્ષેત્ર માં વિચારતા વર્તમાન શીર્થંકર ભગવાન શ્રી શ્રીમંદર સ્વામી ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું સ્વામી ભક્તિ ભગવાન ને સાક્ષી પ્રત્યે ભગવાન ને વર્તમાન એ મહાવી ક્ષેત્ર માં વિચારતા વર્તમાને ભગવાન શ્રી શ્રીમંદર સ્વામી ને નમસ્કાર કરું છું પ્રત્યક્ષ ને સાક્ષી વર્તમાણી મહિદ ક્ષેત્ર માં વિચરતાંકર ભગવાન શ્રી શ્રીમંદર સ્વામી અત્યંત ભક્તિ નમસ્કાર કરું છું શ્રીશંકર ભગવાન પ્રત્યક્ષ સાદા ભગવાન સાક્ષી વર્તમાને મહાવિદેશ ક્ષેત્ર માં શિવ શંકર ભગવાન શ્રી શ્રી મંદર અત્યંત ભક્તિ નમસ્કાર કરું છું શ્રી શંકર ભગવાન ભગવાન ને સાક્ષી દાદા ભગવાન ને સાક્ષી વર્તમાને મહાવિદેશ ક્ષેત્ર માં વિચરતાને શિવંકર ભગવાન શ્રી શ્રી અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું ભગવાન સ્વામી ને સાક્ષી પ્રત્યક્ષ ને સાક્ષી વર્તમાને મહાવિદેવ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્ર માં વિચરતા વર્તમાને વિચરતા ઓમ પરમેશ્રી ભગવંતો ને અત્યંત ભક્તિ નમસ્કાર કરું છું ભગવંતો ને પ્રત્યેક દાદા ભગવાન ને સાક્ષ્ય વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રો માં વિચરતાને પંચ પરમેશ્રી ભગવંતો ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું પ્રત્યેક દાદા ભગવાન ને સાક્ષી વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્ર માં વિચરતા ઓમ પરમેશ્રી ભગવંતો અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું વર્તમાન એ મહાવી ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રો માં વિહરમાન તીર્થંકર સાહેબો ને અત્યંત ભક્તિ નમસ્કાર કરું છું સંક ભગવાન ને સાક્ષ્ય વર્તમાની મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્ર માં વિહરમાન સાહેબો ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું ભગવાન વર્તમાન એ મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્ર માં વિહરમાન તીર્થંકર સાહેબો અત્યંત ભક્તિ નમસ્કાર કરું છું ભગવાન ને સાક્ષી વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રો શ્રી શંકર સાહેબો અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું દાદા ભગવાન સાક્ષી વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રો માં સાહેબો ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરે ભગવંતો ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરોસ્કાર કરવક નમસ્કાર કરું છું શ્રી કૃષ્ણ ભગવાન ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું ભરત ક્ષેત્રે હાલ વિચરતા દાદા દાદા ભગવાન ના ભાવિ થી ઠંકર સાહેબો ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું ભાવિપૂર્વક આખા બ્રહ્માંડ ના જીવ માત્ર ના રિયલ સ્વરૂપ ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે જેથી આખા જગત ને ભગવત સ્વરૂપે દર્શન કરું છું રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે જેથી આખા જગત ને તત્વજ્ઞાને કરીને દર્શન કરું છું સ્વરૂપે Da-da-da-da-da-da થયા ભગવાન ના બગલા થયા પરમ સ આત્મન નાચે થઈ નાચે થઈ થઈ છે પરમ નાચે થઈ થઈ છે આત્મદીપ પ્રગ ક્યાં છે નર ના આત્મદીપ પ્રગ a pati parimansadae jabai jantuya gun ganata rane sambhare khirati gun vantaraane sambhare khira tri jagat bindu jakar nu સ્વપ્ન છે કે ભ્રાંતિ ગુણગણ સે તાંભરે છે રાત્ર જગત બિંદુ જા કર There is no state, of course with a deep insight From wandering and in左ai sesha ao Nandabhward 들어�nova That's the turn, that's the turn થઈ ગઈ છેંગરિયા ઘડી બે ઘડી માં કોટી કોટી સ્વર્ગની સફળ થઈ ગઈ ગનાથયા પગનાથયા આ તમ ગાનના અમી છંતકાર જડ ચિતનના તેજ મા મી છંતકાર્યા ઝરને ચેતનના તે જ માજભો ભાવનાનંતી ના ઝરણાવ Yeah, yeah, yeah. na ji thi thi thi karamantara karamantara na ji thi thi thi dada bhagwan na paglata ya tyan dada bhagwan na bhagya kriya kya ankasve અનુપમ અજસ્ોભાનુ જગાયા અંકાશભે ગોખના અનુપમ અજસ્ના સો શોભાનુ જગારા કિરણો આજિને અંતરાવને નિહા અવલંબ આણિયા નિરાગી ઈચ્છ કની નિરીક્ષી નિરાગી ઈચ્છ કનીરીક્ષક આસામ रानी रानी रानी राजा सुदात्मधेनी कुमारी मरीटे सुदात्मधेनी कुमारी मरीटे दादा भगवान ना पग लाथया त्या न नाचे थे थे थे परमवंत आ આવે છે આપણા નઈ અજ્ઞાન દશા માં હું કરતા છું મેં કર્યું લોકો આ ભાષા સગત આખું ઉભો છે આખું ઉભું ગમે તે મહેનત કરે જપ કરે ત્યાગ કરે ત્યાગ કરે બધી ભૌષ્ધિક પરિણતિ છે શું એ ગમે તે કરતો હોય તો નમસ્કાર મહામંત્ર ની વાત નીકળી હતી નમસ્કાર મહામંત્ર ની વાત નૌકાર ની વાત નીકળી અને એમણે એમ કીધું કે નૌકારે રિલેટી દર્શન કરીને દર્શન કરીને દર્શન કઈ સરકાર પણ એ રિયલ ને પ્રાપ્તિ કરાવનારું એવું છે બરોબર ની પણ રિલેટિવ ની જો આપડે એ વ્યવહાર છે પણ રિયલ વ્યવહાર છે કેવો છે રિયલ વ્યવહાર એ વ્યવહાર છે પણ રિયલ વ્યવહાર રિયલ રિયલ નથી રિયાલિટી પામેટ કેવાય રિયલ રિલેટિવ આ કઈ રિલેટિવ જૈનો બધું આખા હિન્દુસ્તાન માં સચ્ચિદાન સ્વરૂપ આત્મા જેટલા વખત સચ્ચિદાન બોલીએ તો મૂળ વસ્તુ નું પદ શબ્દા કરીએ ત્યાગ કરી એ ને મે દુકાન વેપાર વેપાર ના વેપાર પોતાના સ્વરૂપ નથી ખરેખર ઉષા બેન છે આત્મા એટલે શું પણ આત્મા એટલે આ દેશ હતી આત્મા કે આ હતી આત્મા કે મગજ આત્મા તેને આત્મા કેવો આપડે ઓળખવો પડશે ને આત્મા જ્ઞાન તો જાણવું અંતર આત્મા હા અંતર આત્મા પણ એને જાણવો પડશે ને કે શું એનો ગુણધામ છે શું છે ખાય છે આત્મા નો ગુણ શું છે એને ચિંતા કરવાનો ગુણ છે કસાઈ કરવાનો ગુણ છે એ આત્મા ગુણ છે એ આત્મા ના ગુણ નથી કોના કોણ છે અને ભૂલ કેનારા આપડે પાછા એના ઉપરી આપડે કે ભાઈ આત્મા એ ભૂલ કરી એ વાક્ય બોલીએ છીએ ને આત્મા ભૂલવાળું દેખાડીએ છીએ આપડે ભૂલ વગર ના લાગીએ જાય છે એ તો આત્માને ભૂલવાનું નથી આત્મા પરમાત્મા એકસે વિકરાગત છે પણ એનું સ્વરૂપ ભાન થયું નથી એ શું છે તેનું ભાન થયું નથી પોતે આરોપિત ભાવ મળે છે ઊષા એ આરોપિત ભાવ છે કલ્પિત ભાવ છે રિલેટિવ તો રિયલ માં કોણ હશો તમે આ તો ઊંચા એ રિલેટિવ કહેવાય શું કહેવાય રિલેટિવ માં બધા બહુ જ હતા હું આમની દીકરી થયું આમી ભાભી થયું આમ મામી થયું કાકી થયું માથી થયું બધા કેટલા વિકલ્પો રિલેટિવ અને રિયલ માં કોઈ વિકલ્પ જ નથી રિયલ થઈ ગયું એટલે કામ થઈ ગયું આપણે ખરેખર શું છું એમ રિયલાઈઝ કરવામાં આવે તો આપણને ખબર પડી જાય થયું નથી થયું તમકીત ના થયું તેથી તે હીરા ના કાપ ગમે છે તેથી હીરા પથરો છે ને તમકીદ નથી થયું માટે ઈરાન આ કાપીરાન સુનિયે નથી ઘણી વાર અંતર શાંતિ રહે નઈ બેન લાખો રૂપિયા કરોડો રૂપિયા પણ અંતર શાંતિ રહે નઈ ગુરખિત થઈ જાય લગ્ન ભગન હોય લગ્ન હોય પછી લગ્ન પૂરું થઈ ગયું હતું તેનું તેના પુસ્તક વાંચે વાંચે છે પછી વાંચે છે કોઈ જાતે નથી મોક્ષ માટે કઈ વિચાર નથી કર્યો મોક્ષ માટે કઈ વિચાર નથી કર્યો સ્વાધ્યાય જે કરે છે ને પરાધ્યાય કરે છે શું કરે છે એક વાર સ્વ સ્વરૂપ નો સ્વાધ્યાય કરે ને સાચી અવલંબન એ જગત માં સારું છે ને પરાવલંબન પરાવલંબન પાવલંબન હોય કામકાજ કરો છો કે એ તો બહુ તપસા કરે છે પણ ઉપવાસ ના કારણ માં જો આત્મા ના જડ્યો તો ઉપવાસ ગયા નપા માટે ઉપવાસ ના કારણ માં જો આત્મા જડ્યો ને આત્મા જેવું ના થયું તો ઉપવાસ નું સંસાર ફળ મળશે અને પુણ્ય વર્ષ છે પુણ્ય વર્ષ છે ઉપવાસ તો ભગવાને કહ્યું છે કે પછી બહુ થઈ ગયા પછી બહુ થઈ ગયા અને આ તો અનંત અવતાર થી અપવાસ કરીએ પણ ભગવાને ઢોર લોગણ કર્યું છે શું કહ્યું છે સમજ્યા લગ્ન નું લોગણ કહેવાય છે એ તો જોડે બેસીએ આપણે તપ કરતા ફાવે સાચો બધા એવું કરતા હોય આપણે આત્મા તો આહારી છે આત્મા આહારી છે જ દેહ આહારી છે સાચો ને એક આત્માને જોડ્યા પછી કહ્યું કે બધું ફોડ પડે નહીં તો ફોડ પડે નહીં જ્યાં સુધી આત્મા ના જોડે ત્યાં સુધી બધું કરજો ભગવાને કહ્યું છે કે એનું ફળ લપસી તો ના પડાય આપડે જે જગ્યા ગઠવા લી ના પડે ના થાય ના પડે છે કનબૂલ ના ખાય ને તેનાથી ઉપવાસ બઉ સારા બધા ગુણધન છે ત્યારે જે દરેક અપવાસ ના હોય ને તે દે બોવા મુખ્ય ખરું ટાણું તે જગ્યા હાટી દેવાનું प करवाई सारा तप करवा कसाय कसाय किमत बहुत खराब है तपनी किमत है कषाय किमत बहुत बहुत ભસ્મીભૂત થઈ જાય છે કસાય જોયેલા ખરા તમે કસાય જોયેલા ખરા કસાય બધું ખાઈ જાય છે કઈ જાય છે વાથળો ચાલે વાદળો વણ્યા કરે વાંધો દોયડું લંબાય છે પેલો વાથળો જ કરે તે બધું આ બધાની ક્રિયા અજ્ઞાની ક્રિયા બધી વાંધ્રો વે ને વાથળા ચાલે નકામ જાય છે એક તરફ સમજી કરે તો કામ થાય અનંત આવું કર્યું છે આજ્ઞાપૂર્વક નહી પોતાના મત થી કર્યું કેવું પોતાના મત થી પછ થી કર્યું એવો ગુરુ હોય સમિત ગુરુ હોય સમિતિ ગુરુ હોય થી આપણો મિથ્યાત્વ નહીં મિથાર્થી ગુરુ હોય તો આહાર આપવો બધું આપવું આપડે સેવા કરીએ નહીં પણ ગુરુ તો સમકી જોઈએ જેના આત્મા કઈ પણ ભાન હોય એવા ગુરુ કરીએ તો આપણું કામ થાય બાકી વિથ્યાથી જોડે સંઘ મારીએ તો આપડું કઈ કાસ્ય જાય નહીં સંઘવી પડે રસ્તા થોડો ઉપાધિ ચિંતા થઈ જાય બે આ સંસાર માટે વધો છો ગામડા ઉપાધિ તો થાય જ ને મારી ભગવાન ને એની દીકરી નથી પડી દીકરી ક્યાંય મોટી થઈ ગઈ હતી ભગવાન નથી ઉપાધિ કરતા તમારા હાથમાં હોય તો ઉપાધિ કરો તમારા હાથમાં છે કોના હાથમાં છે જાણે વગર આપણે ઉપાધિ કરીએ એક ઘોડાગારી ચાલતી હોય એમાં આપડે દસ માણસ હોય મોટી ઘોડાકારી હોય બે ગોળાજી એના ચલાવનારો ચલાવતો હોય અને આપડે અંદર કરીએ આમ ચલાવી છે જોડીએ તો આપણને ચિંતા હોય નહીં તમે રાજ ચિંતા કરો કઈ બધી કરશો એનો આરોગ્ય એ મને કહો કે બે વર્ષ બે વર્ષ પછી કરું પંદર બરાબર પચીસ પચીસ તમને મજા કરવું નથી કરતા પણ એનું સ્વાભાવિક ફિકર થાય સ્વાભાવિક ફિકર એ તો એ આત્મધાન નહી રૌ ધ્યાન ભાઈ આત્મા પીડા કરી આપડે શું થયું બીજા ને પીડા ના કરતો હોય ભલે પણ આત્મા ને પીડા કરી આત્મા પરમાનંદી છે અને કોઈ ધરાવનાર કોણ હશે કોઈ ચાલે છે સંચાલક હશે સંચાલક વગર અધરતા ચાલે સંચાલક હશે જ નહીં સંચાલક હશે નહીં દાદા દલાલ પાપ જ દલાલ હારો હોય તો જરૂર દાદા મને માટું તાવ તાવ છે એમ થાય મને તાવ આવ્યો પણ કોને મોકલ્યો તપાસ કરતા નથી એટલે મનમાં સુધા લાગે છે કે આ તાવ નહીં જાય તો શું કરી શકે ઠીક મોકલનારો મોકલ્યો છે તો પાછો બોલાવી લે છે આ બધું ચાલે એવું છે આપડે ખાતા પેલા વખતે વિચાર કરવાનો ખાતા પેલા વિચાર કરવાનું કામ અને વાયરી પર છે કે નહી વાયુ પડે પણ ખાધા પછી વાયરું ખાધું પછી વિચાર કરીએ કે મેં વાયડું ખાધું છે હવે શું થશે શું થશે શું થવાનું નમો વિચાર ચિંતા કરવાની ભગવાને ના પાડી છે ચિંતા કરવાથી એક અંતરાય વધારે પડે છે સમજે ને અને ભગવાને શું કે છે વિતરાય ભગવાનો ચિંતા તમે કરો છો તમે આના તમે માલિક છો તમે જ દુનિયા ચલાવો છો એમ પૂછે છે માટે શક્તિ કોના અધીન છે એને જાણીએ જ્ઞાની પુરુષ પાસે ત્યાર પછી આ બધા નો ફોડ પડે જોયું ને તો ફોડ પડ્યા વગર આ જગત બધા મનુષ્ય મને કઈ થવાનું નથી ભ્રાંતિ છે બધી આ દેહ છે ને એ પૂરણ ગલન છે ભૂતગલ છે આપડે કઈ ખાવાનું નાખીએ પૂરણ કરીએ તો પણ સંદાસ જવું પડે પાણી રેડીએ તપાસમાં જવું પડે શ્વાસ લે એટલું શ્વાસ ચાલે બધું પૂરણ ગલન છે અને શુદ્ધાત્મા છે બે છે એમાં ચેતન છે શુદ્ધ ચેતન છે અને આ પૂરણ ગલન પ્રકૃતિ છે મિત્ર